આપડે સમજી ન ગામડું છે મુંબઈ માં ગાંધા ગંધારા ઉભો થઇ જાય આપડે ક્યાં કેવું આવું જ ભાઈ જાય નાશાન્શાન્સ <laughs> નાશાન્ડ <oczywiście> <poor> <ska dule> <schodENkloth multi> <liershalf> તમે એવા છોકરા કેવા લાયા ત્યાં આપણે પછી વળવડા પછી કાઢી કાઢી જાણીએ જ્ઞાન આ કેવી કાઢી છે એટલે આપડે હરું માન્યું તે હરુ ને માત્ર કુદરતી ચાલે નહીં નકામો આવતો બહુ પગાર ચાલે કશું કે મારવાથી છોકરા સુધરે કે નહીં કોઈ દાદું કશું સુધરે ભાગી જાય નહીં કરતા આપડે એના કરતા યો મને કક કકાર મોરી નહી અરે બે પુતલા કકાર કરતા હૈ તો તેને જો આ બધું આ કક આ પુતલા જે કકાર મોરી નહી આ પુતલા આ આ કાલુમાં નથી આફ્રિકા બોલ નથી સર સર કાલુમાં નથી આ પુતલા જોરકાર છે પુતલા સાયન્ટિફિક સર્કમસ્ટેન્સિયલ્સ લાયેલ છે સાયન્ટિફિક સક્સેસ બહુડે લાગાને એકરા નહી રે બહુ ગજબની બુડી લાગ્યા છે લેટ પડી ગયા બસ ગાડીમાં જરા જરા લેટ દાદા ની ગાડી જરા છે મોડી પકડાય જેને સંસાર વધારવો હોય તેને આ સંસારમાં છે તે પરંપરા કરવું કરવું જેને મોક્ષ જવું હોય તે જોવું હોય છે શું ભણે છે આ સંસારમાં ભરીને કઈ સુધરવાનું છે ને ઉડતું મને અહંકાર કરે ના ગયા અને ટીનામાં બે એટલે આપણે નાગમ તો ટીના આવે એટલે કે આપણે એમ તો આગળ પડ દોડી નાખો નહી એ જ વાર હવે નાગમ એના આવે છે આવે છે તેລະ ડમતા છે કેટલા મારશે એ એ માર માર મને ધક્કે માર નકર મેં તો કરું તને કે લાગ રેાલ ના તો ગા એ ઉઠ ટીના ના જાય બધું જોવાનું છે આત્મા છે આત્મા જ્ઞાન માં હશે તો એ દુઃખ છે એ મોટા મોટું દુઃખ છે પછી આખું ખીજલી ને બટાકા નું શાક આપ્યું આખી રાત પાડે નઈ આખી રાત ના પાડે ને પછી આપણું ધ્યાન કરવા દે ચાર હજાર જંગલ માં બેરો બેઠું મુખ્ય વસ્તુ એ છે એટલે તો કી આલો હા બધું જોઈએ બસ જાણું રાતના જરા સુખી કોઈ દેતા આરામ કરવા દેતા આરે સાહેબ અને પછી દાદાના ધ્યાનમાં રહેવું દેવ બળ કોઈ ની બીજી ઓજની ન આવીnte આપડા પણ નકો કરું ટકા દે ને હા નકો કરીને બજારમાં તો કઈ યાદા કઈ બસ ટાઈમ ગત નહોતો જલા કરે પણ નકો નખરીતો નકો નકલું દેતા કને મે જેન્ટલ ટશન હેલું પટ્યું છે અને ગાડી માં દેખાય આપડે આ દેખાય 500 રૂપિયા નું વસ્તુ પડી ગઈ છે એ ગામ આગર આપણે અહીં જવાનું ગાઈ પટ્યું છે એટલે નકી કે આ જો બની લખ કરીશું તો તેજે એટલે મરું થઈ જશે એટલે એટલે મોઢા ખોબે ના કે મારી રસ્તી પડી ગઈ પડી એટલે ઓખા માતા કે વીરા કે કે એને એલો એલો બધું વાડ નું કાબ એ બોલી જાય બધું બોલી જાય એ પેગડે નું છે નું શું બધી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 આપડે કેમ એવું થાય આપણને અંકાર છે અમે અંકાર લઈ લીધો પણ આ પેલો કેલો રહ્યો અંકારો રાખી અહંકાર લઈ લીધો મોટા કોઈ દબાણ નથી દબાવે છે મોટા મોટી શક્તિ આ શક્તિ બધી હોય આ ચક્કર ઘણી સંદાસ ચક્કર કઈ જાત ના ના થવું જાય મછીધરી કેવાય હરા કાક ના કહેવાય એટલા માટે કેવું કરતા લોકો મગજ પારા ઉતરી જાય પારા ચડાવી ચડાય ચક્કર ઘર ચક્કર તેનો પારો પછી ઘર ચક્કર ટી શકાય આ તો કઈ બધી વસ્તુ અમૂલ્ય અપાયું પુસ્તક મૂલ્ય છે આ વધારી મૂલ્ય છે એટલે મૂલ્ય ના હોય ને પણ પૈસા વ્યવહાર ના હોય હું પેલી પછી આવેલું હતું તો હું પુષ્પાંજલિ લઈ આવેલો આપના દર્શન થયો એટલે પુષ્પાંજલિ ના મળે દર્શન ના મળે તો રાખો એમ પહેલી વખત આવેલા પુષ્પાંજલિ લઈને આવેલા પણ આપડો ભેટો ના થયો એટલે એમનો પાછું પુષ્પાંજલિ લઈ જવું પડ્યું આ વખતે આવો કર તમે આપો તો આ પુષ્પાંજલિ એટલે બેગ ની અંદર તમે તો અંદાજ નીચે મૂકી રાખજો વાપરશો નઈ આવે એમને બદલા દેજો અત્યાર પૂછ્યું ये गाना ने लगा तो तो ये तो है ना ठंडा जाके दुलाख तो वाला है ये ये सीधा है ना ला शंगारा खा ये बहुत जबरदस्त है देव देव शंगारा खा ये ना ना ऐसा तो ये शंगार जैसी से सुखो जाना अंदर बैठे નિશંકડો છે ભડકે નઈ અને આપડે કોઈ થી ભરવાનું એવું સાઈન્સો છે દાદા ને નહીં તો માણસ સ્વતંત્ર થઈ શકે છે શક્તિ નથી ડાક્ટર આવું ધંધા પડી જાય છે વાત કરીશું સંધા જવાની સ્વંત્ર શક્તિ કરે આખે તારે ડાક્ટર ખબર પડશે તમારી શક્તિ એટલે બીજાની કામ સારી ગંભીર વાગે દબાવ પછી આપડે કઈ વાગી નથી તેનો અનુભવ નથી આવતો અનુભવ ની પાસે બેસી રહ્યા છે એની વાણી હોગરવાથી એનું ધ્યાન કરવાથી લાગે કોઈ દબાવ છે દાદાજી એમતા તું નિમિત આવું બને અને બન્યું એટલે કરાય છે રાજીપો ના થાય રાજીપો થાય અત્યંત સરળ કહેવાય સરળ ખુશ કેવી રીતે ખુશ કરવા પોતે સરળ થાય તો ખુશ થાય થાય સરળ થાય તો લહેલ માં કઈક નીચે ઉતરે એક કલાક નો રાજીપો આખા બ્રહ્મા માલિક બનાવી દેપુ એક માલિક બનાવે એટલો બધો રાજીપો હોય વર્ડ માં કોઈ ચીજ જોતી નથી એ શું નાખી શકો પણ એ નથી એના માટે જી સરળ થવું પડે કેવું એ પોતે સરળ હોય બહાર કરતા બહાર હોય ને તેના કરતા વધારે સરળ હોય કેવું સરળ રહીએ નઈ જતી પણ ચડ્યા પછી વધારે કામ કરે વેલા દોડે અને આ દોડે છે ક્યાં નઈ હમણાં પછી આ મૂકેલી ચઢ્યો જઈ કહે નહીગ્યુલર હજુ તો હજુ તો આવ્યા નથી હજુ આ નોર્મલ લાઈન ની નજીક હોય ને તે મને ભેગા થાય અને તમે કઈ બઉ નોર્મલ ને થોડો બાજુ ગયા કઈ જ્ઞાની પુરુષો મળ્યા નઈ રસ્તો મળ્યો નહીં તમારો નથી અત્યંત સરળ એક કલાક નું કામ કરી નાખું હું કઉ છું બધાને મેં બધાને ગેરંટી આપીશું બધાને કે એક કલાક નું મારા જેવું પદ આપી શકું છે કરવા જ્યા બી રસ્તો ને આ કેવલ કંસન કંસન ની ગંગા છે કંચન રસ ની ગંગા છે આ જબરજ કરો કંચન થયા કરે અને સિદ્ધક છે ઓછી છે હિન્દુસ્તાન નો જન્મેલો છે એટલું જોઈએ મેન ની મહેનત કરતી ખાતા પીતા હોય અમારે બીજું બધું યુવાન ના હોય પછી દારૂ પીતો હોય છે અમારે હોટેલું દારૂ ખાતી દુઃખ સહન નહી થતું એટલે એનું દુઃખ નાશન થાય એટલે દારૂ કેમ નાખી દાદા બધા બહુ મોટો કેવાય ગયો બધા સગા વાળા લઈને આવ્યો ને જે રૂબરૂ બોલે નામ જે કહેરો બહુ ડાયો કેવાય એ આલોચના કહેવાય ને આલો કહેવાય મારી રૂબરૂ સગા વાળા રૂબરૂ એ આલોચના જેને કરે ને દાદા કોજેલા છે પછી બહાર ટેમ્પલ બહાર ચાલુ ચિત્તું રહેશે ભગવાન નો ફોટો નો તને શાંતિ તાર કે મારે શું કરવું તારું સેમ્પલ હારે દર્શન કરાવ્યા એક આગળ આપું તને સેમ્પલ બાર મૂકું સારું સેમ્પલ માં એમ કેવાનું તારે અમે ધવાના થશે લાગે છે તારે જવું હોય તો જજે અને રહેવું હોય તો તારે મરજી છીએ ઘણો શબ્દ પાડ્યો છે શું કે નાપાસ થાય પણ નાપાસીતો છે એ પાંચ ટકા ની નાપાસ આપડે કરવાની કઈ જરૂર ના હોય ખરી કારણ કે તેથી પાસ ના થયા બીજી તમે આગળ ગીતરાક ના હોવા છતાં તમે આવો અહિયાં એટલું કાપડ મારે બધા ધર્મ વિદરાક ધર્મ ઉદ્ધાર થાય એટલે બધા ધર્મ ઉદ્ધાર થાય જેમ કેવો બરોબર આ વિતરાક ધર્મ જ રહ્યો ના આ લોકો દાવો મળે છે કે અમારો વિતરાક ધર્મ છે સંપ્રદાય તો વિતરાક સંપ્રદાય ની બહાર વિતરાગ એટલે ત્રણ સાચ પૂરી હોય કોઈ કોઈ જગ્યાએ મતભેદ ના હોય વિતરાક ધર્મ એટલે મતભેદ રહી તમારી વાત અમને આજ ભી લાગતી નથી તમારા પગલ પકડી છે ઉજવણી કરે છે તમારે યાદ મુસલમાન ખોટું કેવા જાય સંપ્રદાયિક વિચાર માં નથી રહ્યા જે દુરાગ્રહ કરે છે મારી ના ભગોરે માત્ર દુરાગ્ર કરે છે મારી મિરાગ રહી છે તો તમે મને બાર્જિન કહો હું ગયા અંદર થઈ ગયો છે ને તમે ખોટું બોલો છો કઉક ફરી ફરી વાર અંદર હું કઉક આપણે મારી સુધી ને આને આપણને દેખાતું હોય એમ ના દેખાતું હોય આપડે એને કહીએ કે તમારે જો બાળ આવવું હોય તો ચાલો મારી સાથે ભલે તમને અંધાર હોય છે તો નહીં આવે અમારે એમ કઈ પઠાડી લઈ જવા દીધું એને દેખાતું નથી હવે નંબર વીસ વીસ નંબર હોય તેની ફિક્ષી દેખાય છે બહુ ભારે નંબર દર્શનાંત્ર શું થાય છે દર્શનાર્ણ કહેવાય છે શું કહેવાય છે દર્શનાર્ણ તે સોસો નંબર ને જોયા માઇનસ છોડો દોષ છે મહારાજ પેલા આમાં જે યાત્રા પકડી રાખે છે એ દોષ મારી નો મહારાજ નો નથી પણ આપડે એમનો દોસ્ત છે કે જો વિતરાય ભગવાન ની પાસે છો તો આ દોસ્ત શોખ છે આટલા મોટા ભારે ચશ્મા વાળા ને વિચારેખાતું ઓછું થઈ ગયું છે માટે મને છૂટો કરો આમ કઈ દેખું ના કેવું છે ઓછું દેખાતું થાય એટલે મને લાગે છે દત્નાવરણ તો કાળું મજા કાઢું હે દર્શનાવરણ લઈને દુઃખ દુનિયામાં છે નહીં દુઃખ હતું છે કે દુનિયામાં દુઃખ હોય તો બીજા લોકો ને સારવાર બીજા લોકો દુઃખ હોય મનુષ્ય દુઃખ ના પ્રમાણે એટલા બધા માર્ગ માર્ગ આવ્યા હોય ત્યારે કારણ કે દર્શનાઈ ગયું શું થયું છે કોઈ કે તમને જ્ઞાન નથી જ્ઞાન ની જરૂર નથી દર્શનાર્ણ જવું જોઈએ ભગવાન શું કરે આપને અહીંયા એક હજાર આપડે ઘોડો ઘોડો ઘોડા અમને પૂછ્યા હતા કે અમને પૂછે તો કે ઘોડો છે લાગે છે કે ના ભાઈ મને તો તમે કે શું કસરા જેવું લાગે છે